નારાયણ નારાયણ સમવદ રાત્રિની જેતીના મહાવલી સૌદાગને દીવદ રામી સીતાહજાનજી મહારાજ કે બરગામ કે દાદા ફાટના દરબારમાં રમણીદાર વરડાની ઓનરે બિરાજમાન હતા અને હેતરેવે સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા અને એવીન સેવેનનો વસ્ત્રને દીવાર સહે અને પાબની સે ગોરા રાત્રિનાનો સૌરો બિરાજમાન હતા એ પ્રચ્છને વિશેષ વનાહાર કારણે ત્યારે મહારાજ ઓન ગાયા આ કિર્તનને સાંભળી લેલો મારા મનમાં એમ જવું પડે અને એવી રીતે ભગવાન નું ચિતવન કરતા भगवान स्वरूप नीते चिंतन कर बाकी रु અને જેને ભગવાન વિના બીજા પદાર્થ નું છે મૂકીને એક ભગવાન ના સ્વરૂપ નું જ ચિંતવન કરવું અને જો ભગવાન ના સ્વરૂપ થઈ ન શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમ વિચારી છીએ જન્મ થયાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ અને જેને જાણવા અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે અતિશય ભૂલ્યો જાણવો અને સ્ત્રી પુત્ર અને ધનાદિ પદાર્થ દુર્લભ છે માટે જેમ વિષય જન ને પંચ વિષય નું ચિંતવન અંતઃ કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાન નું ચિંતવન થયા કરે मनुष्य देह नो बीजो लाभ हरिभक्त भगवान संबंधी अखंड भगवानी कथा सा भगवान એવું ચિંતન ન કરી શકતા હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ યુક્ત એવા જે ભગવાન ભક્ત એની મધ્ય રહેવું એ પણ એવું દુર્લભ જે પ્રાપ્ત કરવાનું છે એ આને આ પ્રાપ્ત થઈ ચુક્યો છે પછી જીવતો હોય કે પછી મરીને ભગવાન ના જાય તો હરકી જ પ્રાપ્તિ છે આપણને કેટલું આપણે અખંડ ચિંદુ એમ કેવાય થતું નથી તમારે તો થતું હોય ને હા તમારે તો થાય બીક લાગતી નથી અને કોટી કલ્પ શું એ કોણ જાણે જાણે આનું કરવો થાય એટલું બધન કર્યું ઊંડા ઉતરીને જો વિચાર કરીયે ને તો ઘણી માથાકૂટ આપડે મટી જાય પણ મૂકીએ તો નહી તો એમ ને એમ ઉભી પડ્યું જોર મારી પડ્યા છો ને એટલે તમારું કલ્યાણ અરે શા માટે પડ્યું રહેવું એ નહી વચ્ચે પડ્યું રહેવું કેવી રીતે સાધુ માં કારણ કો સાધુ નાનો હોય કરતો હોય તમારા છોકરા તમારા હાથમાં રહેવાબ એવું આપે અને એ ગમે આમ તો આ મધ્યમાં બેઠો એટલે તમારા કરતા તો હારો છે ગરીબ વખત કે સ્વામી તમારે આવું ન જોઈ કેમ ન જોયું સાદુ થયા સાદુ થયા તું ન કર્યો અને સત્સંગમાં વપરાશું સત્સંગ મારું તો નથી ને એવી જોર મારી ને વાત કરે તો આમ તો બોલે એ બઉ હાલો સાધુ જેવો જગત માં કોઈ નવા એવા શબ્દો છે ને એટલે જીવ ને ભ્રમણા માં ના દે અને હાથે માર્ગે હાલુ અને આમાં એ પાસે મહિમા વાળા હોય કોને આમાં તમે કહો બધા માર્ગ જ બરાબર સાફ કરી રાખે હાલો આવે એટલે અહીંયા જઈયો મહિમા વાળા હરિભક્તો બહુ હોય આમાં એ મહિમા તો કેવળ જમદુરી જ માર્ગ બતાવે બીજો નો બતાવે જો કારણ કે અવગુણ નો લેવાય અવગુણ નો લેવાય તો લેવું હોય બિચારો એનું શાક થાય અને આમાં નો ભલે સંતોષ ઘીોડા જેવા આવેલા વાસણ ટૂકવા જેવા શાક થાય એવા છે એમાં ને આમાં દબાઈ જાય પછી ભગવાન ની આવી નાનું તો સુરત નઈ કાંઈ એ થાબડ બાણા અને વખાણે દાયર્યું આવડે આને વખાણે આલો માલા ને માલો આલા એ આવ્યો આપડે નહી જોવાનું ભગવાન અને એ ભક્ત ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંથ વિષે હોય તો પણ ભગવાન સંબંધી જ હોય અને તેના ભગવાન સંબંધી જ અમારે તો અખંડ ભગવાન ની કથા સાંભળવાની ઈચ્છે અને ભગવાન નો સ્પર્શ કરવા ઈચ્છે અને નેત્રવાન ના સંતના દર્શન કરવા ઈચ્છે એ પંચોષિ નો જોડે જોડે અને નાસિકા તે ભગવાન ને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધ ને ઈચ્છે પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં એવી રીતે જે વર્તે ભગવાન નો એકાંતિક ભક્ત કેવાય રીતે બીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતર દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ આગળ આથમણે દ્વાર મેળીની ઓતરીએ ઢોલિયા ઉપર ગાજી ચકિયા વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને ભાગમાં ધોળા પુષ્પ નો હાર લટકતો હતો અને પોતાના મુનિ મંડળ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા બરાબર આ થમને દ્વાર મેળવી કઈ આરડા મેળવી હતી मुनी मंदर दसा देश देशना अरी पछी प्रत्यक्ष भगवानी मूर्ति बीजाई विषय तो घड़ो फेर अज्ञा है अतिशय मूर्ख है दर्शन करना जे जे भगवान स्वरूप चिंतवन करना काम मर्व बंधन थकी तूटी પામે છે અને ભગવાન ના પાર્સની વાર્તા થતી જ નથી અને તમારે પણ દરે જ રીતે કરવું વચના મતન એવી રીતે ઘરે પ્રકરણ નું ઓગણ પચાસ વચન ભગવાન નો આકાર અને માહિતી માહિત આકાર ના ચિંતન કરનારા છે એ તો નરક તો રાશિ ગમે છે માટે માટે ભગવાન ના ભગવાન ભાવ આવે અને માઈક ચિંતન દિવસ વચન લખ્યું હોય ને એના અનુસારે આપણે જાણવું જોઈએ ને દિવ્યાકાર થી જ કરી છે આમ તો મહેનત તો દિવ્ય થી જ કરી છે પણ અરે નથી એ તમે વિચારશીલ છો એટલે દેખાય છે તો આ બધા ભગવાન ને ચિંતવન કરતા હોય પણ ઇન્દ્રિયો ની વૃત્તિઓ આ કાયમ હરાડી છે ઇન્દ્રિયો અંધકરણ ના વેદ એ માલિક ભાવ માં તાણી જાય છે એમાં બહુ બળિયો હોય તો એને અડવા નહી અતિ બળિયા વાત થાય એવા અતિ બળિયા જા અખંડ એવું ચિંતન થાય બંદુસ્ત હજાર એટલું એ બીજા ને વૃત્તિ અખંડ ચિંતન રે છે એને તો અમે દંગ પ્રમાન કરવા અખંડ ચિંતન અખંડ ચિંતવન માનો કઈ આ થાંભલો જ દેખાણો એકતા વેત જ માલિપા કઈક ઈશ્વર નો ચમત્કાર યાદ આવી જવો થાંભલા હો આ થાંભલો આ બધા વજનજીલી નો ઉભો છે નથી ઉભો એ થાંભલા નો ગુણ નથી તરફ દેખાવો લીધો આમાં એટલો બધો ગુણ વા પ્રભુ કઈ મૂજ્યું છે ને માલીપા ભગવાન આવી ગયા કહેવા દીધો જે વસ્તુ દેખાય ને એમાં ઈ કર્યા જુએ ત્યાં રામજી આકૃતિ અંતરિયા જાય જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન પાસે ઈ ભાત દેખી ભૂલે ને ભાત એટલે આકૃતિ તો ભૂલો ન પડે એમાં રોકાય ને ઠેઠ લઈ ગયો આગળ એવા ના હૃદય માં ભગવાન વીરાદે એની આંખ એના કાન એની જીવ એ બધે એમ ટેવાઈ ગયું હોય હું જ અહીઠો છું મારો અસંતો બધાય છે ખરું આ ગુરુકુળ ચાલે જગત આને ગુરુકુળ કે પણ અમારી આંખ જગત સમજતું જ નથી જો બધા વિદ્યાર્થી છોકરાઓ હશે અમારી આંખ જૂટી હોય એ બીજાની નહી જેનો છોકરો અહીંયા ભણતો હોય એના માર આવે અમારે કેને મારો કેવો ને કેને તારો કેવો પડે મારી બાબતાવો અમારી આંખ અમારે ફાયતા ભૂવી જોઈએ જો એને મારો કરવા બેસો મારો એટલે એમ નઈ આમાં કોક કયા ગ્રાય હોય ઓછા અમે ભૂલા પડ્યા કે આટલા બધા સંતો બેઠા બધા એના ગુણ હરખા હશે તમારી આજે લૂબડા હરખા નું કામ કર્યા કરતા હોય બતાવ્યો અરે મારા બાપ એવી ખબર ન પડે તો આ ચાલે કેમ છતાં દેખતા છતાં અમારે આંધળા થવું પડે ને લુલા થવું પડે મેળા થો જાતું કરવું પડે એ કરતા હોય એમ જ કર્યા કરે જો એ આ છે ખેડવી જ નથી જોયું જ નથી રાણી દી ભેલા રહેતા આવે છે ને કીર્તન માં રાણ દાસી ગમે એટલે રાણી ભેવી રહે પણ રાણી ના સ્વભાવ એમાં નો આવે ન આવે એમ આપડે ભગવાન ના ભગત ભેલા પણ પ્રકૃતિ ક્યારે બદલે એમાં લગભગ કેટલાક ભક્તો તો નક્કી કર્યું અમારે સાધુ માયા હોય ને તમારા માં એમ હોય બસ આપડે બરાબર કરીએ આપડે બરાબર કરીએ રાત્રિ દિવસ ઈ કરે આટલી વધારો નથી થાય ત્યાં લગી જળે કરીને ઘરો પૂર્ણ થાય એમાં બાજલનું પાણી આવતું જ અધૂરો હોય તો આવે આમાં અધૂરું માને છે કોણ જે આપડે માનતા હશે ને બધા બધા ની પરીક્ષા લે આ ઘર માં જ લ્યો ને પાછા નથી કરતા સ્વામી ને ખબર ન પડે મને છે અરે ભાઈ આ તંત્ર ચલાવવામાં હું આંધ્રો હું બેરો હું તો હાલ કદી તમે અંતર ની આંખ ઓળખો અંતર ની આંખ કેળો ઉમે જઈ જા પ્રત્યક્ષ ભગવાન ની મૂર્તિ તો મહારાજ હજુ બેઠા છે એટલે એ સમય ની વાત છે એમાં જોનારા માહિત ભાવ જોતા હોય આ પક્ષ રાખે છે ને અમારો રાખતા નથી રાખે ને જેવો ખાતર કે અમારું ન રાખે એટલે આપણે આમાં બધા બેઠા થઈએ પલટાવવાની જરૂર હોય દ્રષ્ટિ પલટે ત્યારે આવે મારે કાને ઘણા શબ્દો નહીં આવતા હોય ઘણા આવતા હોય તમારા મન માં એમ કે સ્વામી ને ઓલો કોખ લાવી જાય એમ બોલાવડત પણ નાના માણસો એના પ્રમાણે કરે એ ભગવાન અવતાર લઈને આવે છે ને એને ભગવાન ની જીવ જોઈ શકતો હશે કોઈ થી એ દ્રષ્ટિ તો કેળવું પડે અને બીજું આવરણ શું છે આગી ના પાડી રોકાઈ દેવા એ કોઈ બી આગળ જાય અને પોતાનું ના હા આમ છે આમ છે હું આમ કરું હું આમ કરું હું આમ કરું એટલે આગળ હાલી ના અને ભગવાન માર્ગ એવો છે જેમ જેમ નજીક થાય તેમ તો એને ભગવાન પર પણ વધારે જણાતો જાય નીચો છે ઈ વચા મેળ ક્યાં ખાધો જેમ જેમ પર પણ હું જણાતો જાય તેમ પોતાને નાનો વાંચતો જાય હું દર પ્રસાદ જાને સમજાયું છે કે ને બોલું ત્યાં તમે હું બોલું અને કેટલાક મહાપુરુષ તરીકે બેઠા હોય એમાં નિર્વિકાર બ્રહ્મ કેવાય શું નિર્વિકાર વિવા હોય એવા ને એવા રે કોઈ હરમો બીજો ભાવજના મેળવ પણ આ બરાબર છું એમ જાણવા તો ન મેળવવાનું પણ લગભગ ભક્તું એમ કહી દઉં આપડે બરાબર નવી બિચારા પણ ખેતી આવે નવું આવે ખેતી એમ વાલી પુરુષો તમનું પર પણ જણાતું જાય પોતાને નીચે માંગ્યો એટલે વધવાના સ્થાન માં હોવા છતાં નથી વધાતું નથી તમે આગળ વાંચતા હતા છેલ્લો તારાજ ના પોતાના હજુ ના શબ્દો પડખે પોતે છે જો બોલવાનું रात्रजमान धारण कर मुखारिंद आग मुनि तथा देश देश हरिभक्त सभा बनाई बैठी पी जी महाराज बोलिया आज तो अमार्य તેમ એક પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્મા ને લીન કરી રાખ્યો છે અને તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન અને તે ભગવાન અખંડ વર્તન છે અને ઉપર થી તો અમે અતિગ નો ભૂખવાડો જણાવતા નથી પણ જયારે અમે અમારા અંતર સામુ જોઈને બીજા હરિભક્ત અંતર સામુ જોઈએ છીએ જયારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી જગત નો લોચો દેખાય આજે બસો વર્ષ પછી આવડ ચોખા નું આપડે કઈ નહી આવવાની વાત છે કોઈ દિવસ એક ભગવાન સિવાય બીજો ભૂલો ન હોય એવું કોઈ જ બને એક શાસ્ત્ર નું જો અમા એ શ્લોક આવે સત્ત શું કોણ વખંડે ઋષિક બરાબર બરાબર આ હુકમ એમ લખે છે આ ભૂલેલા ને રસ્તે ચડાવવા આવ્યા એમાં આપણે બી પેલા જો ભૂલ્યા ની ડેવી નથી એટલે કે નહીં અમે બરાબર ઈવડ તો બહાર રહી જાય ભૂલ્યા ની કબુલાત ગઈ તો રાજી થાય વિચાર કરો ભૂલ્યા ની કબૂલાત આપીને પછી મોટો દંડ પણ કબૂલાત કરે રિમાન્ડ ઉપર જવું પડે સમજો એક જામ ખાતા વિના છૂટ ગયો ને જે આપણે બધા રિમાન્ડ ના ભાગી હતી મોઢેથી ન બોલે કોઈ કબૂલ કરે હું બોલ્યો કેમ બનુ હોય રજાડ્યા હોય અને પૂછીએ બીડી બીડી પીતા નથી કોઈ નું જોડવું નહી કોઈ ગાય દેવી નઈ બધું બનીયે ને આ સાધુ કોણ કહી તો વાત કરો અહિયાં કુઠાર માં હારું મારું પડ્યુંડું એક બાજુ મૂકી નથી દેતા ને ખાવાનું કોણ આને કોણ કે તમને એને કહી કરતા જ નથી હો નક્કી થઈ જતો ફાવી ગયા બધા ઘરમાં ઘડી ગયા ને એટલે ચોખ્ખા થઈ ગયા છે તમે દુખા એટલે એને માતા સીકરા માર્યા બાકી ભગવાન પાસે જવું છે તો ભગવાન ના સરખા સ્વભાવ કેવું વાત જોઈએ ભગવાન ના સરખા જેવા ભગવાન છે એમના સ્વભાવ છે એવા આપણા થવા જોઈએ એવા આપણા થવા જોઈએ ત્યારે ત્યાં રહેવાય ને આ ગુણાતા સમાગમ કરવા હુકામ આવતા સ્વામી રાત્રિ કરતો કરે હા બસ વાંચ્યું ગયું ને આ લીધું આ કરી થઈ ગયા પૂરા પગત થઈ ગયા આ માયનું ખરું કા બહુ આવરણ તમે અમને અમારા ગુરુકુલ ના વખાણ કરો ને હું જરૂર માનું ગાવડા ખોટા કરતો માણસ દેખાણો હશે ગુરુકુલ ઓળખીને બોલે અમારે વખાણ કરવા એટલું સ્વામિનારાયણ સંપ્રદાય બોલીને સરવો પડે આગળ કઈ ના મળે બોલીએ સર્વો અને કઈક ખોટ બધા નથી એટલે એવા આમ બરાબર રંગો એ બોલી દઈએ ને જે સ્વામિનારાયણ નીતિષ્ઠા છે જે બોલતો નથી તમારા છોકરા તમારું કોક વાકુમ બોલે ને સાંભળી દઈએ અને પછી કઈક અમારા બાપા ખોટો નથી કેટલાક અરે ભાઈ સ્વામિનારાયણ નો આ હીકુ ડેખા લેવા ને આંખ નથી કાઢતા ન કાઢે કોઈ કારણ કે હારું રહેવું છે હારવું રહેવું છે એ આંખ કાઢે જ લગભગ આ સપ્તન આપણું ઊંઘ જે કરતો હોય ને એ કરવાનું બીજું નહી કરવાનું મારી પાક માયુ ભાવ જો બાપા જયારે અમે અમારા અંતર સામુ જોઈ ને બીજા હરિભક્ત ના અંતર સામુહ જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા પુરુષોત્તમ હયાત હતા ભગવાન કઈ કે જગત ની કોર નો લોચો જણાય પણ અમારા અંતર ને વિશે તો ક્યારે સ્વપ્ન માં પણ જગત થતો નથી અને ભગવાન ભગવાન ના ભક્ત ની ભક્તિ માંથી સમર્થ નથી ભગવાન ની એવી સ્થિતિ છે કે ગમે એવા વિપરીત દેશકાળો હોય તથા ગમે એમ કોઈ બમ્મા આવે તથા મહારાજ અમે અમારી સ્થિતિ માંથી નથી એના શબ્દો સાંભળીને શું એમને તો પુરુષો ના આવેલ ને શું બતી દ આવે કોઈ એટલે શું હોય તો ભક્તો માટે લીધું ભક્તો પડચા મંડે ગવા ને એટલે આવી જાય પછી ભગત મંડળીઓ ને કોઈ કેવા જાય તો અવગુણ જશે તો એ અવગુણ્યા એને ઠેરાવ્યો પણ તું સારી સ્થિતિ માંથી ડો છો એ તો કઈ દેખાતું થાય પણ આજ કોઈ કેતું નથી વાહ વાહ કરે એટલે પોતાની સ્થિતિ વાહ વાહ કર પોતાનું માન આવી ગયો એટલે ટૂંક ને કે પછી વાહવા એક છે ઉભા હોય બીજો છે એનો છોકરો બાર થી બે ઢોરા આવ્યા ખેતર માં એના લીલા ને ખાવા આવડાય ને છોકરા ને ઈટાને તો આકરા શબ્દ લીએ બરાબર આપડે શું કહે ભગવાન ના ભગત ના મન આકરો શબ્દ બોલે છે એમ કોણ હરો વધતો જાય ઘણું જોઈએ વાંચે વચના આવડત બતાવ્યો પણ એ બચાવટ ને સમજતા જ નથી તો આ બચાવ શા માટે ભગવાન ના ભક્ત ની ભક્તિ માંથી સમર્થ નથી મહિ માં અરે સ્વામી તમે તો આવવા તમે ગવા ને એટલે આ પડ્યો જ છે भगवानी प्राप्ति नई दिवस, दिवस पन पन करी पन करी माया काम मो भारत बाधी हे तो भगवान भगवान भक्त विना कोई विखी नहीं હું કહ્યું હોય તો આવડતું જ હોય ને આપણે બધા એ નક્કી કર્યું નોટલા ગુણ્યાલ આ લોક ની દ્રષ્ટિએ થાય એમાં અપમાન કરે તો એ શાંત રહી એવું નક્કી કર્યું વખાણ સહન ન થાય અપમાને સહન હજી આપણી સ્થિતિ ત્યારે આત્મા રૂપ કયો કેવાય જે હોય ને એ પાછું પરમાત્મા રૂપ બનવું એ બીજું આત્મા રૂપ તો બધા થઈ ગયો છું ને ભગવા બોલ્યા એટલે આત્મા રૂપ થઈ ગયા બે છે ને તો આપડે કરીને હવે આત્મા રૂપ થઈ ગયા ને બરાબર કેમ દેવ પ્રસાદે બોલતા જો છે આપડે કોઈ ને ભાઈ જ્યાં એનો ઺ differences વ Izે હભ? ઺ Physical. Xogenic to hair and... ઺TC siendo不會 у ц Rid ઘ઺ હટ઺ ઺ણચ મજચ ઺ ભ઼ ઺઺ ઉચ ઺઺ૺ આ ભ઺ ઻ર ઺